અને ધર્મ માટે પુરુષાર્થ ઇન્ટુ પ્રેકેટ સ્ટ્રોંગ થોટ અને એ માટે એટલી હદ સુધી વિચારે કે બીજાને જે વિચારવું હોય તે વિચારે હું આમ કરીશ ધર્મ માટે ધર્મના પુરુષાર્થ માટે એ પણ કઠોર પરિણામમાં આવે હા જે ઘડીએ તમે બીજાનું જે કંઈ થવાનું હોય તે થાય પણ હું તો આમ કરીશ પછી ધર્મ હોય કે સંસાર હોય કઠોર પરિણામ છે તમે બીજાને અનુકૂળ થઈને અથવા બીજાની અનુકૂળતાનું ધ્યાન રાખીને તમે જરૂર કરી શકો છો પુરુષાર્થ તમે એમાં ક્યારેય પણ તમે બીજાને પ્રતિકૂળ થઈને ધર્મ કરી શકો નહીં એ ધર્મ નથી કહેવાય તો આપણે એવી અનુકૂળતા પેદા કરવાની બીજા માટે એક બેન મને આવીને કહે થોડા વખત થયું કે મને મારા ઘરવાળા એમના દીકરા દીકરીઓ શીખાય કે જે કોઈ હોય એ કે ધર્મ કરવા નથી થતા સામાયિક કે કીધું લઈને બેઠી છે સામાયિક ના કરવા દે રડતા હતા મેં કીધું એમાં રડવાની જરૂર નથી બોલો તમને સામાયિક નથી કરવા દેતા ને તો જાગતા હોય ત્યારે તમને સામાયિક ના કરવા દે એ ઊંઘી જાય એ લોકો જાય પછી આપણે સામાયિક કરી લેવાનું તમને એમને તો કોઈ રોકી ના શકે બીજું તમે મનની અંદર કંઈ પણ તમે સ્તવનાની પંક્તિઓ હોય સ્વાધ્યાયની પંક્તિઓ હોય કોઈ એવો ધર્મ વિશેનો કોઈ અંદરથી ચિંતન હોય મનન હોય તમે કરી શકો છો કોઈને ખબર બી ના આપણે તમે ધર્મ કરો છો અમે આપણે કોઈને ખબર પાડવી છે ને આપણે ધર્મ કરીએ છીએ તમે કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી તમને એટલે આ રીતે કોઈને પણ પ્રતિકૂળતા ન પડે એ રીતે આપણે ધર્મ કરી શકીએ છીએ આમાં આપણી નબળાઈ અને આપણા પોતાના પુરુષાર્થની ખામી હોય છે મોટાભાગે પછી હોય કે ક્યારેક એવા જેન્યુન અને સાચા કારણો હોઈ શકે એવું નથી ન હોઈ શકે પણ એવી વખતે થોડું સંભાળી લેવાનું પણ ધર્મ કરતાં આપણને કોઈ રોકી ના શકે ધર્મ એ આંતરક વસ્તુ છે બાહ્યમાં કંઈ દેખાડવાની વસ્તુ નથી તો આપણે ક્યાં સુધી આવ્યા હતા પિંડ પ્રકૃતિ આપણે પૂરી કરી અને હવે છે પ્રત્યેક પ્રકૃતિ પ્રત્યેક પ્રકૃતિ એક એક પ્રકૃતિ એમાં પહેલી છે અગુરુ લઘુ જેના ઉદયથી હલકું નહીં અને ભારે નહીં તેવા શરીરની પ્રાપ્તિ થાય છે યાદ રાખજો કે આ નામકર્મની પ્રકૃતિઓ ચાલે છે અને નામ કર્મની બધી જ પ્રકૃતિઓ શરીરને લગતી છે આ જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે આ શરીર સૂર્યભિમાનમાં રહેલા પૃથ્વીગાય જીવનું હોય છે પછી ઉદ્યોગ જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત હોય આવું શરીર ચંદ્ર વિમાનમાં રહેલા પૃથ્વી હોય છે ઉપઘાત જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય દુઃખી થાય એટલે ક્યારેક કોઈને કે ટ્યુમર કેવું કંઈ થયું હોય એ આમાં આવે પરાઘાત કે જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહીં એ પરાઘાત પરથી જે આઘાત ન પામે તે પછી ઉછ્વાસ જેના ઉદયથી જીવને શ્વાસોચ્વાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય અને છેલ્લે તીર્થંકર નામ કર્મ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તીર્થંકર નામ કર્મ કે જેના ઉદયથી જીવ તીર્થંકર થયા પછી એટલે કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછી પોતે દેશના આપે એ તીર્થંકર નામ કર્મના ઉદયથી પછી બે પ્રકારના દશક આવે ને દસ પ્રકાર આવે છે એમાં ત્રસ દશક એ ત્રસ જીવોને હોય એમાં ત્રસ પર્યાય પ્રાપ્ત થાય છે જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા ચાલવાની શક્તિ મળે એ ત્રસ પર્યાય પછી બાદર જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે એ પૂર્ણ પ્રકૃતિ છે પર્યાપ્ત જે કર્મના ઉદયથી જીવ પોતાની યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને એ પર્યાપ્ત જીવ અને પ્રત્યેક જે કર્મના ઉદયથી એને એક શરીરમાં એક હાથમાં એક પ્રમાણેનું જે શરીર મળે એ પ્રત્યેક પ્રકૃતિ સ્થિર જે કર્મના ઉદયથી જીવને દ્રઢ અવયવોની પ્રાપ્તિ થાય એ સ્થિર શુભ જે કર્મના ઉદયથી નાભી ઉપર ના અવયવો શુભ હોય અને સુસ્વર જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર મળે સુભગ કે જે કર્મના ઉદયથી જીવ કોઈના ઉપર ઉપકાર ન કરે તો પણ વાલો લાગે ગમે ને એ કર્મનો ઉદય પુણ્ય પ્રકૃતિ અને આદે જે કર્મના ઉદયથી તેનું બોલેલું હોય છે અને સૌને પ્રિય લાગે હવે આપણું આદે કર્મનો ઉદય ના હોય અને કોઈ આપણું માને નહીં અને આપણે ફરિયાદ કરીએ કે આ મારું માનતો નથી આ મારી આ મારું માનતી નથી પણ એમાં એ જીવનો દોષ નથી પોતાનું કર્મ જેવું છે કોઈ ના માને અને યશ યશ ના કર્મનો ઉદય હોય તો તમે કાંઈ પણ ના કરો તો તમને લોકો યશ કરે તો પૂર્વે તમે કોઈને એવી રીતે માન આપ્યું હોય તો તમને અત્યારે એવું માન મળે મળે પૂર્વે તમે કોઈ કંઈ આપ્યું નથી એવું માન અને આ ભાવમાં તમે એની એક્સપેક્ટ કરો અપેક્ષા રાખો આશા રાખો કે બધા મને માન આપે એના બને પછી સ્થાવર દશક એ બધી અશુભ પ્રકૃતિઓ છે જે કર્મના ઉદયથી સ્વયં હાલી ચાલી શકે નહીં તેવું શરીર પ્રાપ્ત થાય એ એકંદ્રિય જીવનની અંદર પૃથ્વી કાય કાય તેવું કાય આવું કહે ને વનસ્પતિ કાય નું એ બધી અશુભ પ્રકૃતિ સૂક્ષ્મ જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા થાય તો પણ આંખથી જોઈ ન શકાય નિગો અને કેન્દ્ર સૂક્ષ્મ જીવો અપર્યાપ્ત જે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વગર પોતે મૃત્યુ પામે એ અપર્યાપ્ત સાધારણ એને જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંત જીવવો હોય કદમૂળ અસ્થિર જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય થાય ને એટલે પોતાની ઈચ્છા વગર શરીરના અંગ હાલ્યા કરે અસ્થિરતા કહેવાય એક પાપ કર્મનો ઉદય ક્યારે બી આવે અશુભ જે કર્મના ઉદયથી નાભી નીચેના અંગો અશુભ હોય દુશ્વર જે કર્મના ઉદયથી કર્કશ સવાજની પ્રાપ્તિ થાય એટલે આમ કોઈ ગાતું હોય કોઈ બોલતું હોય તો શું કે તું રવા દ હમણાં દુર્ભગ એ દુર્ભાગ્ય બિચારો ઉપકાર કરે કોઈના ઉપર હ તો એને માથે જીત્યા અનાદે તમે ગમે તેનું સારું બોલો કે સારું કરો કોઈના માટે પણ તમારા નસીબમાં તમારું માને જ નહીં કોઈ ગમે તે કરો તમે કોઈ ના માને તમે અને કોઈ ના માને તો સમજવું કે આપણા આપણું કોઈ ના માને તો બહુ દુઃખી ના થવું એમ જો સાંભળો કોઈ આપણું માને નહીં ને તો ક્યારેય બી દુઃખી ના થજો એમ માનજો કે મારું અશુભ કર્મ જે અનાદય નામ કર્મ ઉદયમાં આવ્યું છે એના કારણે કોઈ મારું માનતું નથી અને હવે ખરી જશે અને હું એનાથી મુક્ત થઈશ બોલો સારું કે ખોટું જો કોઈ ન માને આપણું જો કે આપણને કોઈ યશ ના આપે કોઈ માન ના આપે તો એમ સમજવાનું કે આ મારા ઉપર મોટો ઉપકાર કરે છે કારણ કે મારું આવું અશુભ કર્મ ખપી જાય છે બોલો માનસો હવે હે અપયશ નામ કર્મનો ઉદય હોય તો એ અશુભ નામ કર્મ છે આવો યશ નામ યશ નામ હા એ વાત સાચી તમારે યશ નામ કર્મનો ઉદય હોય અને કોઈ આપણને માન આપે ત્યારે શું કરવાનું કે જો કોઈ પણ શુભ કર્મ જે છે ને એનું ખરેખર કોઈ સ્વામી જો કોઈ હોય તો એ પ્રભુ છે કારણ કે પ્રભુએ આપણને આ સારું કરવા માટેનું બતાવ્યું તો આપણે યશ નામ કર્મ બાંધ્યું તો ખરેખર એનો સ્વામી કોણ પ્રભુ તો શું કરવાનો જો સુલસા સતીનો એક પ્રસંગ આવે છે એમાં અભય કુમાર આવી અને સુલસાના વખાણ કરે છે અને એમ કે છે કે સુલસાદેવી તમે કેટલા બધા ભાગ્યશાળી છો કે પ્રભુ મહાવીર પણ તમને યાદ કરે છે હમણાં જ મને કોઈ કીધું મને કે તમે કેટલા નસીબદાર છો મને કે તમે કેટલા ભાગ્યશાળી છો કે ગુરુદેવ તમને યાદ કરે છે એટલે સુલસાદેવીએ શું કર્યું હસ્યા થોડું સ્મિત આપે ને કે મંત્રીશ્વર આપે આપેલા પ્રશંસાના પુષ્પો જેના જે જે એના ખરા અધિકારી છે એવા પ્રભુ મહાવીરના ચરણે હું ધરી દઉં છું છું તો જ્યારે કોઈ આપણને માન આપે ત્યારે આપણે એમ કહેવાનું કે તમે જે મને માન આપો છો એનો હું અધિકારી હું નથી પણ એનો ખરા અધિકારી પરમેશ્વર પરમપિતા પરમાત્મા છે તો એ પુષ્પોને લઈને હું એમના ચરણે ધરી દઉં છું બરો કરશો તો એ યશ નામ કર્મથી તમને જે અહંકાર થાય કોઈ તમને માન આપે ત્યારે અને એ અહંકાર કરીને તમે અપયશ નામ કર્મ જે બાંધો સાંભળજો બરોબર એ બાંધો તમે અને જો તમને કોઈ માન આપે હાર તોરા પહેરાવે અને આમ બ્રોડ સ્માઇલ કરીને ફોટા પડાવો તો સમજી લેજો કે અપયશ નામકર્મે બંધો છો તમે અને એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમને ખાતડા પડશે ત્યારે નહીં ગમે તમને અત્યારે આરતરા પહેરો એ ગમશે અને પછી નહીં ગમે સમજણ બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે તે સવિશેષ દેહજન્ય છે અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ અને વેદન થતું હોય છે હવે આ નામ કર્મની પ્રકૃતિઓ અહીંયા પૂર્ણ થાય છે અને બે કર્મ બાકી રહ્યા ગોત્ર અને અંતરાય અંતરાયક્રમ લઈ લીધું છે આપણે બહુ લેવાની જરૂર નથી ગોત્રક્રમ તો સમજાયું છે ઉચ્ચ બે છે એમાં ગોત્રક્રમ એક ઉચ્ચ ગોત્ર અને એક નીચ ગોત્ર એમાં દાખલો આવે કુંભાર ઘડો બનાવે એમાં તમે જળ ભરવાના કામમાં પણ લઈ શકો અને મદિરા એટલે દારૂ ભરવાના કામમાં પણ લઈ શકો એને જેવી વાત છે તમે એનો શુભ ઉપયોગ કરી શકો ને અશુભ તો જે દેહ મળ્યો હો એનો ઉપયોગ તમે ધર્મમાં કરો તો ઉચ્ચ ગોત્ર અને અધર્મમાં કરો તો નીચું ગોત્ર તમે એમ નહીં માનતા કે તમે વૈશ્ય છો કે ક્ષત્રિય છો માટે કે બ્રાહ્મણ છો માટે તમે ઉચ્ચ ગોત્ર છે અને શુદ્ર છો માટે નીચ ગોત્ર છો એવી વ્યાખ્યા નથી કરી ભગવાને કૂતરા જે શરીરથી જે કૂતરામાં તમે ધર્મ કરી શકો એ ઉચ્ચ ગોત્ર અને ન અને અધર્મ કરો નીચ ગોત્ર આમાં એમ લખ્યું જે કર્મના ઉદ્દયથી જીવને ઉત્તમ કુળ મળે ઉત્તમ કુળનો અર્થ શું કે જે કુળની અંદર ધર્મ છે નીચકુળનો અર્થ છે જે કોણમાં ધર્મ નથી હવે અંતરાય કર્મ અંતરાય કર્મ આમ તો લઈ લીધું બધાને ખબર છે આમ તો એમાં પાંચ પ્રકાર છે દાનાંતરાય લાભાંતરાય ભોગાંતરાય ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય દાનાંતરાય કર્મનો ઉદય હોય ત્યારે જીવને દાન કરવાની ઈચ્છા ન થાય દાન કરી ના શકે એ અંતરાય કર્મ ગાતીકર્મ છે હવે એ ગાતિકર્મને તોડવા માટે શું કરવું જીવને કહેવું પરાણે દાન આપવાનું એને કહેવાનું કે આ દાનાંતરાકર્મનો ઉદયથી તારા મનમાં જે દાન આપવાની ઈચ્છા નથી થતી પણ હું એને ઉપરપટ જઈને દાન આપીશ અને એટલી હદે એને કહેવું કે હું દાન આપીશ અને નામ પણ નહીં આપું તારું શું કહે છે તમે એનોનિમસ એનોનિમસ કહે હમણાં હમણાં ફોનની અંદર તમે કોઈને ફોન કહો તો આવે હ ત્યાં બ્લોક કરે છે અને અહીંયા કેમ બ્લોક નથી કરતો અહીંયા એને જણાવવું નથી કે કોને ફોન કરે છે અને અહીંયા એને બધાને જણાવવું છે કે હું દાન કરું છું હા અહીંયા એનો નિર્મસ કર ત્યાં જાહેર કરારું અહમ તારું તે અહંકાર તૂટે તો દાન આપી અને જીવને પરણે દાન કરાવડાવું તો ધાનાંતરાય કરવો તૂટે રહીમની વાત કરી ને ખબર છે રહીમ ખાન ખાન ખાનાની વાત કરી કેટલાને ખબર નથી ઘણા ખબર તુલસીદાસ અને રહીમ ખાનખાના બે એક સમય લગભગ સમય એક સમય થઈ તો રહીમ ખાનખાના દાન માટે પ્રખ્યાત હતા અને રોજ સવારના બેસી પોતાની ડેલીમાં અને દાન આપતા પણ એ વખતે જ્યારે દાન આપતા એ કૃષ્ણ ભક્ત હતા પોતે રહીમ ખાન એ દાન જ્યારે આપતા ત્યારે પોતાનો આખો નીચે રાખતા દાન આપે આમ દાન પણ સામે જોવે કોઈ નહીં એનો દોહો છે તુરસતા છે બનાવેલો મારી બેગ છે એમાં બનતા સુધી ના કોઈ દો એવું છે શીખે કહા નવાબ જ અસી દેની દેન જ્યો જ્યો કર ઊંચા કરે ત્યો ત્યો નીચે નૈન આ તુલસીદાસ એવું બન્યું કે એક બ્રાહ્મણ આવે છે તુલસીદાસ પાસે અને એમ કહે છે કે તમે મને કંઈક દાન આપો માગવા તુલસીદાસ કહે છે કે ભાઈ મારી પાસે તો બહુ કંઈક છે નહીં તને શું આપી શકું હું હું તો બેઠો બેઠો રામાયણ લખ્યા કરું છું અને એ જ મારો ધન મારી પાસે પણ તું રહીમ ખાન ખાના પાસે જા એ તને દાન આપશે દાનેશ્વરી છે આ બ્રાહ્મણની દીકરીના લગ્ન હતા એટલે એને ધનની પ્રાપ્તિ એમને ધન માટે આવ્યો હતો એટલું બધું ધન તુલસીતા આપી શકે એમ તને એમણે આ દુહો લખી અને રહીમ ખાન ખાના આપણું મોકલ્યા કીધું કે આ તું દોહો લઈને જા તને રહીમ સાહેબ દાન આપશે રહીમ સાહેબ પાસે આવ્યો આપ્યું એને દોહો આપ્યો રહીમ ખાનખાનાએ એને દાનમાં જેટલું જોઈતું તેટલું આપ્યું અને પછી જવાબ લખ્યો તુલસીદાસ અને એને કીધું બ્રાહ્મણને એક મારું કામ કર આ જવાબ તો તુલસીદાસને જવાબ શું લખે દેન હાર કોઈ ભેજતું રેન લોગ ભરમ હમ પર ધરાય યા તે તુલસીદાસ એમ પૂછે છે કે ભાઈ આ રીત તમે ક્યાંથી શીખ્યા કે જેમ જેમ તમારો કર એટલે ભાત દાન માટે ઉપર ઉઠે છે એ વખતે તમારા નૈનો નીચાઢળે છે રહીમ ખાન ખાને કહે છે કે દેનહાર કોર હૈ આપવા વાળો તો કોઈ ઓર છે કોઈ બીજું છે હં ભેચ હૈ સો દિન રહીને દિન રાત જે મને મોકલ્યા કરે છે એમાં મારું કંઈ છે નહીં લોગ ભ્રમ આમ ભય કરે પણ લોગોમાં ભ્રમ એવો થઈ ગયો છે કે હું જાણે આપું છું અને એને શરમનો માર્યો શરમનો માર્યો મારી આંખો નીચી ઢળી જાય છે આ દાન છે તમે શું વાત હતી દાનાંતરાય દાન કરીને પરિગ્રહની સંજ્ઞા આપણી કેમ તૂટે એ જો લક્ષ્ય હોય તો દાન ન આપી તો પરાણે દાન આપો દાન આપતી વખતે દાન આપીને ક્યારે પણ નામનાની કામના ના કરો લાભાંતરાય જગતના ભૌતિક સુખની સામગ્રીની અપ્રાપ્તિ અને ભોગાંતરાય ઉત્તમ વસ્તુઓ ખાવા પીવા ભોગવાને મળી હોય છતાં રોગાદીને કારણે ભોગવી ન શકે ભોગાંતરાય અને ઉપભોગાંતરાયની અંદર જે વસ્તુ આપણે ફરી ફરી ભોગવી શકીએ એવી વસ્તુ આપણને ન પ્રાપ્ત થાય એ ઉપભોગવાન છે મમ્મણ સેટને ધન સંપત્તિ અઢળક હતી પણ ભોગવી નતા શકતા માત્ર તેલને ચોળા ખાઈને આખી જિંદગી કાઢી એણે અને એ પરિગ્રહની સંજ્ઞાને તૂટી નહીં એક દોગળાનું પણ દાન કર્યું નહીં અને પરિગ્રહ એટલો બધો જબરજસ્ત તીવ્ર સંજ્ઞાએ એવું મહત્વ સાતમી નરકમાં ગયા હવે અતિ આરંભ અને અતિ પરિગ્રહ અને રૌદ્ર પરિણામ અને માંસભક્ષણ અને પંચેન્દ્રિયની હિંસા એ નરક ગતિના કારણો છે અને છેલ્લે વિર્યાંતર શારીરિક શક્તિ હોય નિરોગી હોય છતાં ધર્મ ના કરે પરાણે ધર્મ કરતું આજે મને જરા બે ડિગ્રી તાવ છે એટલે હું સ્વાધ્યાયમાં નહીં આવી શકું પણ હમણાં ખબર પડી કે વેવાય આવ્યા છે એરપોર્ટ ઉપર તો બે ટાયલો લઈને જાય હું મળો પણ સ્વાધ્યાયમાં આવું હોય તો બે ડિગ્રી તાવે હે એની પાછળ એક જ કારણ રુચિનો અભાવ કારણ કે દેવચંદ્રજીને મહારાજ સાહેબ કહે કે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદ્ધ જીવની જે રુચિ છે એમાં એનું વીર્ય એનો પુરુષાર્થ ઉપડ્યા વગર રહે જ નહીં તમારી જો ધર્મ કરવા માટેની રૂચિ હોય તો ધર્મમાં રૂચિ હોય આત્મકલ્યાણ માટેની રુચિ હોય તો તમે એ રુચિ અનુયાય અનુસાર તમારું પુરુષાર્થ ઉપડે ઉપડે અને ઉપડે છે નથી ઉપડતું એની પાછળનું કારણ એક જ છે કે રુચિ હવે મને કોઈએ પ્રશ્ન કર્યો કે રુચિ કેમ થાય ધન કમાવું ગમે છે ધન ગમે છે તો ધનમાં રુચિ છે તો રુચિ પ્રમાણે ધન કમાવવાનો પુરુષાર્થ થાય છે ધર્મ કરવો ગમતો નથી એ ધર્મમાં રુચિ નથી એ ધર્મ પ્રત્યે પુરુષાર્થ ઉપડતો નથી ધર્મ ગમે ક્યારે ક્યારે ગમે ધન કેમ ગમે છે કે ધર્મથી લાભ દેખાય છે ધર્મથી લાભ નથી દેખાતો બોલો ધર્મમાં લાભ કોને દેખાય છે ધર્મથી નુકસાન દેખાય છે લાભ નથી દેખાતો હું એમ કઉ છું ધર્મથી નુકસાન દેખાય છે જીવને અધર્મથી તો નુકસાન દેખાય છે પણ ધર્મથી નુકસાન દેખાય છે જીવને પલ્યુશન આવે પર્યુશન આવે હવે લીલોત્રી નો બંધ હવે દેરાસર જવું પડશે હ હવે કઈ ને કંઈ તપ કરવું પડશે હવે કંઈ કંઈ દાન દેવું પડશે હવે આ કરવું પડશે હવે નુકસાન દેખાય છે ને ધર્મથી નુકસાન દેખાય છે બોલો આ ધર્મથી તો નુકસાન દેખાય કદાચ પછી દુર્યોધન જેવી સત્તા થાય દુર્યોધન જેવી દશા થાય શું કહેતો દુર્યોધન જાના મે ધર્મમ નચમે પ્રવૃત્ત જાનામે અધર્મમ નચમે નિવૃત્ત હું ધર્મને જાણું છું છતાં એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અધર્મને જાણું છું પણ એમાં હું એમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી આ દશા આપણી છે હવે તમને હું કહું કે તમે દુર્યોધન છો તો તમને ગમશે નહીં ગમે પણ તમે કરો છો એવું તો શું કહું તમને હમ યુધિષ્ઠિર અને દુર્યોધનને એમ મોકલવામાં આવ્યા કે જાઓ તમે જગતમાં જઈને દુર્યોધનને એમ કહેવામાં આવ્યું કે તું ગુણવાન પુરુષને લાવિષ્ઠિને એમ કહેવામાં આવ્યું કે જે દોષયુક્ત જે વ્યક્તિ હોય એને તું ગોતીને લાવ બંને ધોયેલા મોડા જેવા પાછા આવ્યા યુધિષ્ઠિરને કોઈ દોષવાળો ના મળ્યો કોઈ દોષ યુક્ત કોઈ વ્યક્તિ ના મળી એને કે જેનામાં એને દોષ દેખાયો અને દુર્યોધનને એવો કોઈ ના મળ્યો કે જેમાં એને ગુણ દેખાય બંને પાછા આવ્યા બોલો આપણી દશા કેવી છે આપણને ગુણ દેખાય છે લોકોમાં કે દોષ દેખાય છે વધુ પ્રમાણમાં બોલો તો જો આપણે દોષ દ્રષ્ટિ હોય તો આપણે દોષ દેખાવાના છે અને દોષ દેખાય તો આપણી દશા દુર્યોધન જેવી તો હો તમને હું દુર્યોધન કહું તો તમને ખોટું ના લાગવું ખપે હું તમને દુર્યોધન કહું ને તમને જો ગમી જાય તો કામ ના લાગે પણ એથી જાગૃત તમે થઈ જાવ તો કામ લાગે તમને ગમી જાય તો તમને શું થયું તો આ તો સારું તો કરવા જ પણ તમને જાગૃત થઈ જાવ એનાથી તો તમારે કરવો જીવ ધર્મીનો સંગ કરે લક્ષ્ય જો હોય એનું તો એને લાભ દેખાય લીધો દેખાય ઘણી વખત જીવધર્મીનો સંગ કરે પણ શેના માટે કરે છે માટે કરે લોકસંગ્ઞા દેખાદેખી હતી મેં એનો સંગ કર્યો ને તો લોકો એને વખાણે છે તો મને બી વખાણશે માટે કરે છે એને ધર્મ કરવું નથી ધર્મમાં રૂચિ છે જ નહીં પણ લોકોમાં દેખાડવું છે એટલે આવે છે સ્વાધ્યાયમાં સોમવારે આવે ગુરુવારે આવે મંગળવારે આવે બુધવારે આવે રવિવાર આવે ક્યારેક ક્યારેક આવે રવિવાર મોડા આવે વહેલા આવે પણ આવે કારણ રવિવારે છે ને છૂટ છે રવિવારે છે ને એ ખબર નહીં કઈ પ્રથા થઈ ગઈ છે મને ખબર નથી રવિવારે જેને જ્યારે આવવું ત્યારે આવવાની છૂટ સોમવારે ને મંગળવાર ગુરુવાર બધે એ દિવસ એ એ દિવસો દરમિયાન લગભગ સ્વાજામાં બધા ટાઈમસર આવી જાય છે સાડા લગભગ આવી જાય મોટાભાગે કોઈ મોડું ના પડે રવિવારે જેણે બોડી બાળીનું ખેતર જ્યારે મરજી પડે ત્યારે આવે બોલો હવે તમને એ ખ્યાલ નથી આવતો કે ત્યાં ભગવાનની વાણી ત્યાં પીરસાઈ રહી છે એ પ્રભુની વાણીને માટે તમારે તમારામાં જે અહોભાવ જોઈએ જે બહુમાન જોઈએ એ તમે મોડા તો એ વાણીનો ની અસાતના છે કેટલી વાર મેં કીધું હશે આ પણ કોઈને મગજમાં ઉતરતું નથી એ શું બતાવે છે નિર્ધ્વંસ પરિણામ છે આ તમને લોકોને ખબર નથી પડતી આ દસ વાગ્યાનો ટાઈમ હોય તો તમારે દસમાં દસ મિનિટે ત્યાં આવી બેસી જોઈએ પછી પાછા સામા લે પાછા આવે મોડા અને પાછા સામા લે કલાકુર શ્રી મારા સાહેબ ના પાડતા હતા કે તમે વ્યાખ્યાનમાં આવો સામાયિક ન રહ્યો તમારે સામાયિક રહી ગયો તો પહેલાં આવી જાઓ તમે લઈને સામાયિક લઈને બેસી જાઓ અને વ્યાખ્યાન જ્યાં સુધી ચાલતું ત્યાં પાડવાનું નહીં સામાયિક સામ્યાખ્યાન પૂરું થયા પછી પાડવાની પ્રભુની વાણીની આસાધના છે આ કેમ સમજાતું નથી તમને હવે આટલું કહ્યું ને તો હવે શું કરશે લોકો આ જ બંધ કરી દેશે એ બધું અસાપના છે શું જીવના પરિણામ છે ક્યારે એનો ઉદ્ધાર થશે ક્યારે એના સમજમાં આવશે અમુક જગ્યાએ તો તમને ખબર છે બૌદ્ધ જૈન સંપ્રદાયની અંદર એનું જ્યારે પ્રવચન શરૂ થવાનું એ શરૂ થયા પહેલાં પાંચ મિનિટ પહેલાં દરવાજા બંધ પૂરું થાય પછી ખૂલે હવે આપણે અહીંયા બંધ કરવા જઈએ તો ઇન મિનિટ તીન હું અને હું મંગળ અને હું ભાવો અને મંગળીઓ કે ના આ હું કંઈ પહેલીવાર નથી હું હા હા પહેલીવાર નથી કહેતો આવું શું કે સમજો ને એમાં અમુક અમુક જણાનું ત્યાં ટેવ પડી ગઈ છે આમ આરામથી જાણે બાપાના બગીચામાં ફરતા આવે મને ખબર ટાઈમ થઈ ગયો છે પરમા દ્રષ્ટિએ અંતરાય કર આત્મા પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્રિક ગુણ પ્રગટ ન કરે બોલો આ બધા અંતરાય કરોની અંદર મુખ્ય તમારા જ્ઞાન દર્શન અને ચારિત્રિક ગુણ જે છે એ પ્રગટ ન થાય તમને એ મોટી અંતરાય છે તે ગુણોનો ભોગ કે આનંદ તમને પ્રગટ ન થાય તેમાં પુરુષાર્થ કરી ન કે તેવા પરમાર્થ સાધનો પ્રાપ્ત ન થાય તે અંત્ર કર આમ તો થોડુંક વિશેષ છે આઠ કર્મ વિશેનું આપણી પાસે સમયની મર્યાદા છે એટલે કર્મ તો પૂરા થઈ ગયા એટલે હવે આવે છે લેશિયાનું સ્વરૂપ આમ તો જે કોઈ મેં લેશિયાનું સ્વરૂપ તમને સમજાવી દીધું છે એટલે વિશેષ નથી કહેતા આપણે લેશિયાના છ પ્રકાર છે એમાં ત્રણ શુભ અને ત્રણ અશુભ છે અશુભ લેશેની અંદર કૃષ્ણ નીલ અને કાપુ છે અને શુભ લેસિયામાં તેજો પદ્મ અને શુકલ છે આ છ છ લેશિયા એટલે અંતર્મૂર્તિ અંતર્મૂર્તિ બદલાયા કરે જીવના પરિણામ પણ અંતર્મૂર્તિ અંતર્મૂર્તિ બદલાયા કરે એક સરખા પરિણામ જીવના ક્યારેય પણ જેટલી જેટલી અને લેશિયા કષાય જનિત છે કષાયના ઉદયને આધાર આધારિત છે એટલે એમાં પૂર્ણ જાગૃતિ જીવની જ્યારે હોય ત્યારે એ અશુભ એશિયામાંથી બચી શકે અને શુભલ એશિયામાં પોતે રહી શકે તો વધુને વધુ તમે જો શુભલ એશિયામાં રહો તો અંત સમયે તમને એ લેશિયા આવીને ઊભી રહે તો તમારી સદગતિ અને જો અશુભ લેશિયાની અંદર તમે વધુ મધુર તો અંત સમયે અશુભ લેસિયા જો આવી તો દુર્ગતિ બરાબર હવે છેલ્લું તત્વ એ છે ને પૌત્કલ જનિત છે હા અચ્છા હવે કે લેશ્ય એ કષાયજનિત છે બરાબર કશાયજનિત અને જે વર્ગણાઓ છે ભૂતગલની લોકની અંદર એમાં જે ગ્રાહ્ય વર્ગણા અને અગ્રાહ્ય વર્ગણા એ બેની વચ્ચમાં એક વર્ગણા છે કે જે લેશ્યા છે અને એ લેશિયા પૌદગલિક છે એટલે એમાં રસ રૂપ ગંધ વગેરે આવે અંદર વર્ણ એટલે એના વર્ણ પણ છે એટલે એના રંગ છે અને એ જે લેશિયાનો ઉદય હોય જીવને ત્યારે એ રૂપે એ રંગે આત્મા રંગાય ધારો કે કૃષ્ણલેશિયાનો ઉદય હોય ત્યારે આત્માનો રંગ કાળો થઈ જાય આત્મા પોતે આરૂપી છે પણ એને આ રીતે એનો અભાસ એવો આવે પછી ઘણા એમ નથી કહેતા ધ્યાનમાં બેઠા અને કંઈક અમને આ રંગ દેખાય છે અને તે રંગ દેખાય છે એ આત્માનો રંગ નથી આત્માના રંગ છે જ નહીં કોઈ હવે એ પૌતગલિક છે બધું એ પૂતગલના રંગના રંગ છે બધા એટલે ધ્યાનમાં બધા રંગ દેખાય ને એટલે બહુ રાજી નહીં થઈ જવું ઘણા સફેદ રંગ દેખાડો ધોળો રંગ દેખાડો શ્વેદ રંગ એવું કંઈ નથી લાલ રંગ દેખાડો અમને એ બધા લેશિયાના રંગ છે આત્મા એવા લેશેના રંગે રંગાય તો ભાવ શુભ ભાવ તો શ્વેત શુક્ર એટલે શ્વેત શ્વેત સફેદ દેખાય તમને તો સફેદ તમને દેખાય બધું તેજ રેશ આવે પદ્મ રેશ આવે એના જુદા જુદા રંગ પણ એ બધી લેશિયા છે તો જે તમને ધ્યાનમાં દેખાય એ આ દેખાય છે તમને ખરેખર આત્માના રંગ ના હોય હા લેશિયા એટલે આભામંડળ સિદ્ધ ભગવાન એ પૌદગલિક છે તીર્થંકર પરમાત્માને હોય રેન્દ્ર પરમાત્માને હોય પણ એ પૌતગલિક છે માટે હવે મોક્ષ પાંચ મિનિટમાં મોક્ષમાં નિર્જરા તત્વ આપણે જે સમજ્યા એમાં કર્મનું આત્મા ઉપરથી ખરી જવું એ નિજરા અંશે અંશે ખરી ખરતા ખરતા જ્યારે પૂર્ણપણે સર્વ પ્રકારના કર્મો આઠે આઠ કર્મો જ્યારે ખરી જાય આત્મા પરથી એક કર્મનો એક કણીયો પણ આત્મા પર ન રહે ત્યારે એ જીવનો મોક્ષ એને સંસારમાં જકડી રાખનાર કર્મ હવે એક કર્મ છે નહીં એટલે સંસારમાં ઝકડી રાખવા માટે એને કોઈ બંધન નથી એટલે એને મોક્ષ હવે મોક્ષ માટે બીજા બે વસ્તુ પણ છે સમજાવવાની સમય સમજે બોલો સમાચાર છે કોઈએ મને કીધું કે થોડું તમારે કંઈક વિધિ કરવાની હતી કંઈ નથી કરવાની કંઈ બરાબર છે ઓકે જો આ જે આપ્યા આપ્યા છે ને એ પ્રરૂળપણા કહેવાય એટલે કે જુદી જુદી રીતે મોક્ષને સમજાવાની વાત છે એટલે મોક્ષ છે અમુક કાળ યોગ્ય હોય અનુકૂળ હોય ત્યારે એનો મોક્ષ થાય જીવનું અંતર અતંદ્ર નહીં પણ અંતર જોયે મીંડું ખોટું છે અંતર અંતર એટલે એક જીવ મોક્ષે ગયા પછી બીજો જીવ મોક્ષે જાય એટલે એ જીવ જે મોક્ષે ગયો એ પાછો નથી આવતો એટલે બે જીવને મોક્ષે જવા માટેનું કોઈ અંતર નથી હોતું એ રીતે સમજ એને અંતર પ્રમુણ કહેવાય પછી ભાગ કેટલા ભાગના જીવો મોક્ષે જાય એ જે કરે એ વિચાર જે છે એ ભાગ પરમ ભાવ રોપણા તો મોક્ષે જનારા જીવોની અંદર બે ભાવ હોય ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ કે જે પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય પછી દ્રવ્ય પ્રમાણ દ્રવ્ય ક્ષેત્ર સ્પર્શના અને અલ્પબહુત્ત્વ આ બધી મોક્ષમાં ગયેલા સિદ્ધ જીવોના ગણતરી માટે આ બધી ક્ષેત્ર કયા ક્ષેત્રથી જાય કયું દ્રવ્ય એને અનુરૂપ છે પછી સ્પર્શના કેટલા સ્પર્ કેટલા ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં જાય અને કેટલી સ્પર્શના ત્યાં કરે છે લોકાગ્રહ અલ્પબહુત્ત્વ કેટલા ક્યારે ધારો ભગવાન મહાવીર મોક્ષી ગયા ત્યારે પોતે એક લાગ્યા એટલે અલ્પ બહુની અંદર માનો કે શત્રુજય ઉપરથી અમુક પાંચસો મુનિવારો સાથે કે પાંચ કરોડ મુનિવારો સાથે મોક્ષી ગયા એ બહુ થયું આ રીતે જે વિચારણા કરવી એ બધી નવ અનુયુગ દ્વારા કહેવાય બહુ અગત્યનું નથી પણ ખાલી સમજવા માટે આપણી આમનાયની અંદર શતામ રામરાયમાં આપણે પંદર પ્રકારે સિદ્ધ માનીએ છીએ એક તો જીન સિદ્ધ એટલે જે તીર્થંકર થઈ અને સિદ્ધ થાય પછી અજીન એટલે સામાન્ય કેવડી થઈને જે સિદ્ધ થાય પછી તીર્થ એટલે જે તીર્થની સ્થાપના કર્યા પછી જે મોક્ષે જાય અને અતીર્થ એટલે તીર્થની સ્થાપના કર્યા પહેલાં જે મોક્ષે જાય એમાં એક જ દાખલો છે આપણી પાસે મરુદેવા માતાનો ગ્રસ્તલિંગ ગ્રસ્તલિંગની અંદર થોડીક પ્રાય ગ્રસ્તલિંગમાં મોક્ષે જવા વાળા હોતા નથી પણ એમ કહેવાય છે કે મૃદેવા માતા દારો કે દીક્ષા નહોતી લીધી એમણે અને ગ્રસ્તપણામાં હતા અને મોક્ષે ગયેલા એટલે એ અપેક્ષાએ ક્યારેક કોઈ અપવાદરૂપે ગ્રસ્તલિંગમાં મોક્ષે જાય છે અન્ય લિંગ અન્ય લિંગ એટલે જૈન ન હોય તે પણ મોક્ષ જઈ શકે સ્વલિંગ એટલે જે જૈન હોય જૈન કુણમાં જન્મ્યો હોય એ મોક્ષે જાય પછી સ્ત્રીલિંગ એટલે સ્ત્રી તરીકે પણ મોક્ષે જઈ શકે પુરુષલિંગ પુરુષ તરીકે પણ મોક્ષ અને નપુંસક લિંગ એ પણ જઈ શકે એમાં નપુસક તરીકે ગયેલા જીવો બહુ જ અલ્પ પ્રમાણમાં છે તેથી વધારે સ્ત્રીલિંગ થઈ અને એથી વધારે પુરુષલિંગ થઈ પછી પ્રત્યેક બુદ્ધ એટલે જે પોતે પોતાની મેળે બૌદ્ધિ પામી અને આરાધના સાધના કરી અને જે સિદ્ધ થયા હોય સિદ્ધ બુદ્ધ કે જે પોતે કોઈ નિમિત્ત પામીને બુદ્ધ થયા હોય અને બુદ્ધ બોધિત કોઈ એમને દેશના આપીને બોધિત કર્યા હોય આ બધાએ મોક્ષ જઈ શકે પછી એક સિદ્ધ એટલે એક જ વખતે એક સમય એક સિદ્ધ થાય એ અનેક સિદ્ધ એ એક સમય ઘણા બધા સિદ્ધ થાય આવા પંદર પ્રકારે જીવો મોક્ષ પામી શકે છે આ રીતે સિદ્ધની આપણી અમને સ્વીતમરાવે ગુણસ્નાનકનું જે છે ને એ થોડું તમને મંગળવારના ક્લાસની અંદર લે છે હર્ષેન્દ્રભાઈ હમણાં શરૂ કર્યું છે જુઓ એક વસ્તુ એક કે બે વસ્તુ તમને સમજાવી દેવામાં પછી આપણે મિથ્યાત્વ ગુણસ્થાનક જીવ મિથ્યાત્વી હોય એ જુદી વાત છે અને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે એ જુદી વાત છે ક્યારે પહેલું ગુણ સ્થાનક છે એ મિથ્યાત્વ ગુણસ્થાનક છે પણ ત્યાં ગુણ સદે વાપરે ને એટલે મિથ્યાત્વી અનાદિ મિથ્યાત્વી અનાદિથી જે મિથ્યાત્વી છે જીવ એ જીવની અંદર જ્યારે પરિણામની એવી શુદ્ધિ આવે અને એ જ્યારે પોતે સમ્યકત્વ સન્મુખ થાય છે ત્યારે પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે કે જે મિથ્યાત્મક ગુણસ્થાનક છે અને એ ગુણસ્થાનકમાં રહીને સાધના આરાધના કરી અને પોતે ચોથું ગુણસ્થાનક કે જે સમ્યત્વનું છે એ પ્રાપ્ત કરે છે ખ્યાલ આવે જો પહેલાથી ચોથામાં જાય સિદ્ધો બીજા ત્રીજામાં ના જાય બીજું ત્રીજું જે છે એ પડવાનું છે ચડવાનું નથી તો જ્યારે એ ચોથા ગુણસ્થાનમાં જાય એ ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય અવિરતનો અર્થ છે એને વ્રત નથી પણ સમ્યકત્વ છે એ મિથ્યાત્વનો અભાવ છે હવે માની લો કે અનાદિ મિથ્યાત્વનો નાશ કર્યો અને ચોથો ગુણસ્થાન સમ્યકત્વની પ્રાપ્તિ કરે ત્યારે પ્રથમવાર પ્રથમવાર જે અનાદિ મિથ્યાત્વનો નાશ થાય એટલે એને ઉપશમ સમ્યકત્વ આવે હવે આખી વિધિ છે આવી બધી પ્રક્રિયા છે અત્યારે આપણી પાસે સમય ઓછો છે એટલે એ નથી આપણે કરી શકવાના આપણે નવ તત્વો પૂરા કર્યા છીએ મોક્ષ તત્વ કરવાની પ્રકૃતિ હોય ને બધી હા પહાપુર્ણ્યની ચતુર્ભંગી ચતુર્ભંગી બાકી છે ચતુર્ભંગી હો એમ હું મને ખબર નહી બીજી શિવ તો અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાનક પ્રથમવાર જ્યારે ઉત્તમ થાય ત્યારે એ ઉપશમ સમ્યતું હોય એટલે એ વખતે એણે મોહની કર્મની સાત પ્રકૃતિને ઉપશમ કર્યો હોય એમાં દર્શન મોહનીની ત્રણ પ્રકૃતિ હોય મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય અને સમ્યક્વ મોહનીય આ ત્રણ પ્રકૃતિનો ઉપશમ કર્યો હોય ઉપશમ એટલે દબાવી હોય ઉદયમાં ના હોય કે અને ચારિત્ર મોહની અનંતાના મૂનિની ચાર પ્રકૃતિ રોધમાનમાં આવેલો એનો ઉપશમ કર્યો હોય આ સાત પ્રકૃતિનો ઉપશમ જે કર્યો હોય એને ઉપશમ સમીક્ષ કહેવાય એનો કાળ માત્ર અંતર્મુહૂર્તનો પછી એ કાળ પૂરો થાય એ પહેલાં આ જે ત્રણ પ્રકૃતિ એની દર્શન મોહનીને જે ઉપશમ આવી હતી દબાવી હતી એમાંની એક પ્રકૃતિ ઉદયમાં આવે જો મિથ્યાત્મ મોહની ઉદયમાં આવે તો જીવ ચોથામાંથી પહેલાંમાં જાય મિશ્ર મોહની જે ઉદયમાં આવે તો પહેલામાંથી ચોથામાંથી ત્રીજામાં જાય ત્રીજાનો અંદર પણ કાળ અંતર્મુર્તનો અને એ વખતે જો જીવ પુરસાદ કરીને ચોથામાં જાય તો જઈ શકે ન કરે તો પહેલાંમાં જાય બંને બાજુ શકે અને જો એ વખતે એને સમિત્વ મોહની એનો આવે તો એનો સમકેત ટકે ચોથું ગુણસ્થાનક ટકે પણ એ ગુણસ્થાનકની અંદર એ સમિત્ત્વની અંદર એને દોષ લાગે એટલે એ સમ્યક્વને ક્ષોપક્ષમ સમ્યક્વત કહેવાય સમજાવ આ એનો હેવી છે અને એટલીસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ ટુ ડેઇઝ દિસ ઇઝ પ્રી અનડાઈજેસ્ટેબલ અનએક્સેપ્ટેબલ હે હમણાં આટલું રાખો ગુણસ્થાનકની અંદર હવે મંગળ સ્વાદ ચખાડ્યો મંગળવારના સ્વાધ્યાયમાં તમે આ સંદર્ભાઈ તમને વિશેષ સારો આ બે દિવસના નવ સેશનની અંદર પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કે ગુરુદેવના આશય વિરુદ્ધ નવતત્વ તત્વનું નિરૂપણ કરતાં મારાથી કોઈ પણ પ્રકારે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ વાત થઈ હોય જાણતા કે અજાણતા તો મનવચનકાને અંતઃકરણપૂર્વક અરેન્દ્ર પરમાત્મા સિદ્ધ પરમાત્મા અને આચાર્ય ભગવંત